પેલા ગ્રહલી વાત ના શનિ નોર એલો સમજે આપડે જો શનિ નો ગ્રહ નો હા ખાલી કરીને છોડી દેવાનો અઠે તડી થી ગોદાણ અઠે તડી થી ગોદાણ ના તડી સબન સબન અઠે તળે એટલે જોણ કરે શરીરો ગ્રાસ નડે છે અઠે તળે એટલે જોણ કરે શરીરો ગ્રાસ નડે છે અહીસ માઇલ થાય આજે જ આયા કોઈ આજે સમજાય નહીં સુધી નાગરજી ભાઈ આટલી ઉમરે રોજ દર્શન કરવા આવે એ કાલે ના આવે કેમ દેખાતા નથી આયા હોય તેની તપાસ ના કરું ના આયો હોય તેની તપાસ કેમ છે દાદા અમે નજીક ના આવે તો તમે વધારે યાદ કરો એવું કેવું જાણવા જોડે લગ્ન કરે પણ હો ભગવાન તુલસી જોડે લગ્ન છે આજે એવું ખબર પડે ઘરઘડ માણસ જાડવા જોડે કેમ ના લગન કરે આવું બધી અક્કલ વાપરે ઊંધી અક્કલ વાપરે આવી કેમ ફાવે એવું આ અંકલ ડીમ કરી એમની જોડે અક્કલ ઓપા ને ના કરાય અક્કલ ઓપાને વાણી ક્યાં હતી આજે લાખ લાખ માણસ તુલસી ચાલુ વાળું હોય તો અલ્લાથી ખૂણી જેવી વાત છે દાદા અલ્લા કુણી જેવી વાત છે ભગવાન એ નાશ કરમ આવે જાડવા જોડા પહેરાવે તો મગન ભી સાચું કેશે દાદા મગન ભી સાચી વાત જાણે દાદા સાચું શું હાતી વાત કહે બોલાય નઈ માં હોય તો માથી કેવું હોય તન બરાબર આપણને કેવું લાગે એટલે મેલા તુલસી પીવાનું મહત્વ લોકો આ તુલસી ને ઉછેરે પોતાના આંગણા માં અને પૂજા કરે કે મહત્વ તુલસી ઉછેરી ને પણ ઊંચા કરવા મહત્વ છું તુલસીમાં આપણા દેશ ના જે આખો દેશ મેલેરિયસ ગણાય કેવું કેવાય આ મેલેરિયસ ને અટકાવવા વસ્તુ ઊંચા ઊંચી અને પાંદ થાય તો પાણી છોડે નહીં તો પગે લાગે નહી તો કોઈ પગે લાગે ભગવાન પગાર ના તો પગે લાગે તારૂટા તો એમ પાણી ફરી ભગવાન પરણેલા કે લોકોણાયેલા એટલે બધી વાત કરે દાદા ખાઈ ગયા તો તું ભગવાન ભગવાન લાગે પણ ભગવાન ને ખોટું લાગે પણ અમને સાચું સમજાય ને દાદા બુધિ બધી મુશ્કેલી મર્યાદા ઉઘાડી કરે એટલો સુગંધી આવત છે તુલસી છે એ વાત ખાતરી સચિદાન વિધિ નહીં કરી આજે કરી દેવાનું કાલે તુલસી ના તો તુલસી હતી પેલા દરેક જાય પાણી વાણી છતી ફરી પછી કરે ભગવાન આપડા છોકરાઓ ના મને જાય ને વસંતભાઈ પૂછે છે દાદા એમના બે ક્વિસ્ટ છે પેલા તો આચુ છે આ રેખાઓ તો બીજું કઈ કમિંગ ઇવેન્ટ શેડોઝ ઉપર આ શેડો છે શું છે એ તમારે જોઈ લેવાનું આમ ઇવેન્ટ ઇવેન્ટ ઉપર ખબર પડી જાય અને આમ જુઓ તો ખબર પડે કેમનું છે તો આમ આવડું જોઈએ આવડું છે એ સ્ત્રીઓ ધરે આપડા મન બગડતું જાય એટલે મેં કોઈ આ લાભ ઉઠતો ઊંધો લોકો લાભ એવું નહીં કરવું જોઈએ જેમઆઉટ થઈ જાય બધા અનુવ તો અંદર પડેલા હોય એ રૂમ માં આપણે જઈએ તો આપણને એના અનુવરી દર્શક गुलाबाई एम पूछे के जो अणु परमाणु असर रहे को, कोईपन बाबत में तो हमें मॉडल होने रूम में जुदा जुदा मणसों आता है जता हे ए मणसों चेकआउट था त्यार रूम में जाइए तो ये मणसोंणु परमाणु मुकीन गया असर थाय थोड़े असर જેવો હશે એવો જ ચા દેવા જોઈ નાખવાનું હોય નાખવાનું હોય જે હળેલી ઇફેક્ટ છે ને તે ઇફેક્ટ ના રહે વાતાવરણની ઇફેક્ટ બઉ ના પર્સનલ ટ એ જો એ એ જો સુતેર થાય બઉ પણ એ તો આ બધા મોડલ વાળા નવી જ બદલવાના વધારે હવામાં કેટલાક બીના પૂછે છે કે કર્મ પ્રમાણે રેખાઓ બદલાય એ સાચું છે કર્મ પ્રમાણે કમિંગ ઇવેન્ટ આ રેખા હતી આવી ગઈ આ રેખા આમ થઇ ગઈ આમ ખબર પડે આપણને કેટલી રેખાઓ બદલી ગઈ અમુક રેખાઓ મૂળ સ્થિતિ કેટલી બદલી અમુક અબોગડા બદલાયા જે કાયમ ની રેખા છે જીવનની હા એ બદલાય બદલાય એ બદલાય તાર જીવન હોય બદલાય જોયે બરાબર તો જીવન બદલાવ બદલાય ને એની આ બીજી પડેલી છે ને એને તે હેલ્પ આપી પછી આજીવન રેખા અહીંયા છે હેલ્પ આપે ભાઈ અને આ બુદ્ધિ ની રેખા જડસુ લોકો હોય ને તેનામાં આ રેખા બે ત્રણ હોય બીજું બધું પૂર બીજું આમ ખાલી હોય હા એ તમારા માટે રેખા કિંમતી ગણાય શુક્રક અંકણ જોતા પહેલા આ આ ગુરુ નો ગ્રહો શનિ અને સૂર્ય આ બધી હોય તે સૂર્ય રેખાઓ આ સૂર્ય રેખા દસ દેખાવેખાઓ સૂર્ય શારદાબેન નો સવાલ છે કે લેડીઝનો ડાબા હાથ નહી કેમ રેખા ના પણ આ તો ઇવેન્ટ છે બીજું કે શું હા થઈ ગયું તપતો નથી બરાબર એમાંથી કોઈને જોઈએ નઈ આવતું હા અને આ વાત થઈ મગજ એમર આપડે વસંતભાઈ પેલા કોઈ જ્યોતિષ ને હાથ બતાવ્યો હશે ત્યારથી એ જાણકાર જ નહીં આ બે દેવાની જોડ્યું નાગરજી ભાઈ કે છે કે એમને જોશી એ કહેલું કે બોતેર વર્ષ ઉંમરે અષાઢ સુધી બીજ દિવસે મોત છે અને આજે સિત્યોતેર વર્ષ ના થઇ ગયા અને માનું એકદમ એ કે દાદા મળવાના બાકી હતા એટલે બરોબર મને એવું કે આમાં કઈ નથી એમ આ હાથમાં કઈ ભોલવાનું નથી મને એમ કે સારો સારો વાત છે હા સારો પણ આપડે હાથ ને શું કરવા દેખાય થાણા થશે ઉતર્યો ટેક્સી ખોરી કઈ ઠેકાળું ના પડ્યું આગળ ગયો ત્યારે અતિશા બેઠી રહ્યા છે ને એક બાજુ મારે પૂછવું છે કે આ તમારે આ દેખાવ પડે છે એ પણ તમે બહુ મોટા માણસ છો માટે મારે તમારા હાથ પણ મને નવરાશ નથી મારા ના પણ મને તમારો હાથ દેખાડો ને કોઈ શ્યાના હાર દેખાડવું ત્યાં જોઈતા હોય એટલે ચાર આપી દઉં હું તો પહેલેથી એવું માનું કે એના પગના સંપળ અડધા છે ને મારા બૂટ આખા શું રૂપિયા આપીને છૂટી ગયો ના દેખાડ્યો બીજા હું તો તમે સ્ટ્રોંગ માણસું નહીં તને હું તને કઉ તારું વૃત્તિ સારા કર્મો કરીએ તો કોઈ આપત્તિ આવતી હોય તો ના આવે એવું બધું થાય આ જન્મ આ જીવનમાં એવું પૂછે બેન સારા કર્મ કરે તો આ જીવનમાં પાસના ફળ તો આવે તે શાંતિ સહન કરવા પડે ને સારા કરીએ ત્યાં આવતો ફેરફાર કરવા માંડ્યું આપણે જો ઘરે ઘરે નાપાસ થયા એટલે આવું ખુબ વાંચવા મળ્યું આજે વાંચવા માંડ્યું પણ નાપાસ થયા ફળ તો ભગવું પણ એમ કઈ ચાલે આપત્તિ તો આવતી એક માણસ આવ્યો અમદાવાદમાં આપણો મહાત્મા હતો બિચારો ના મહાત્મા નતો એમને બહારથી આવેલો એટલે દાદા હું તો મને કઈ કઈ કરો કયા મારું કઈ કહે આવતો અવતાર હારો થાય ને કેમ મારી ઉંમર છે ને તું આવું બોલું છું કે હું તો મારી જવાનું મસ્ત ને કેવી એક સંત જેવા છે જ્યોતિષ આવે છે એ કે છે કે તું આ બાર મહિનાથી વધારે જીવીશ નહીં તો નક્સાર શું લાગવું કે એમની જોડે તો કઈ કાંઈ બીજું નહીં સારા માણસે સેવા બેયા કરીએ મેં હું કઈ ડફડા વફડાયો તક ના સારો માણસ બિચારો પેલા અડસત એવું ના કેવાય હંમેશા એવું કેવાય ને પછી એને જ્ઞાન લેવડાયું તને કશું નથી આવ્યો હું ગેરંટી આવું માથે આપીને જે ભૂતમાં રસ્તો કરીશ્કેલી મુકાય બરોબર અને પછી ઝેર ખાવું હોય તેને ઝેર ખાવાની ઈચ્છા થઈ હોય આપઘાત કરવાની તો મને અવશ્ય જોડે જોડે બચો જઈ ઓછી સમય વિચારવું સમજ ના सा तो के कर्मो लीधे भूत खाए हुए भूत भूत व्यंतर सब ये बध सात जन य मुस्लिम वो है भूत अरे भूत ये देवीओं आप तिरस्कार करवाई नहीं से देवी ए देवलोक तरीके रहते जो एम शक्ति के, के देवलोक एट स्वरूप बदली शायद આપણે વાઘ નું સ્વરૂપ લેવું હોય સિંહ લેવું હોય આથી થવું હોય થઈ શકે એમ પછી આપણે હેરાન કરે હા ભૂત ભૂત પલિત પણ એક પ્રેત એકલું છે તે જુદું કહેવાય એ દેવ નહીં રાતે ઊંઘે જવું હોય તો આ દેહ ના હોય કે ઊંઘે ઊંઘે ચાલે નહી આ જીવાત માં તો એવો છે કે આ દેહ ના હોય તો એ સંસારી કરો એટલે ત્યાં ઊંઘ આવે ભૂખ લાગે બધું આ દેહ ના હોય તોય ભૂખ લાગે બરાબર આ દેહ ના હોય તોય ભૂખ લાગે એટલે કાંઈ જોડે છે જોડે ઇલેક્ટ્રિકલ દેહ કરો ને તો ઇલેક્ટ્રિકલ દેહ બી બે અગ્નિ હળગ્યા કરે એટલે પછી ત્યાં આ કરે એને ખાવા માટે ઘૂંક શરીર બધું હોવું પડે શરીરમાં ગબતે માણસ ન થાય નહીં અધિકાર નહીં ઓરખણ હોય કારણ કે એ લોકો શું કે છે એ છે રમણ માં એવું નાખે શું કરે ગપ્પા છે ના ભરવું જોઈએ શું કહે આપડાપ કેવાજ્ઞાન તપ સમજે જ્ઞાન તપ કર્યા કરો પોતા કરે તપ કરવું એટલે શું કે પોતાનું શરીર જરૂરિયાત ને આવશ્યક નહી આપવા શરીર ને આવશ્યક તે વસ્તુ આપતી નહીં તપવાસ કરવો ઉપવાસ કરવો એ તપ જ તપ કરવું બધું ઉપવાસ કરવો શરીર આવશ્યક એટલે ઊંઘના કરવી બધું તપ કેવાય શરીર તપી જાય મન તપી જાય એ તપ કહેવાય અને એ અજ્ઞાનતા કરેલો હોય તો આ દેવો થાય જ્ઞાન થી કરેલા તપ એનું ફળ સારું અને પેલું માં કરેલું પ્રેત દાદા પ્રેત આપડે આ દેહ ના હોય એવા પણ એ કયા કર્મો એ છે વાસના મરતા મરતા વાત ના રહી હોય ને વાચિંતા મર્યો હોય તો બરોબર વાચિંતા મર્યો હોય તો એ વાત ના બધી ભોગવી રે હો વર્ષ એક બે વર્ષે ત્યાર પછી તે આવી જાય એટલું બધું આવી છે એનો એક બે વર્ષ એક બે નિયમ છે ચા એ આત્મમર્ત કરો સંચરને કાશી નામનું ભૂત વળગી આપણા એ છે કે ભૂત વળગ્યું હોય સંચરને કાશી નામનું ભૂત વળગ્યું હોય તો લોકો પૂછે કે ભાઈ કોણ છે ભૂવો પૂછે કોણ છે ત્યારે હું કાશી છું પછી ઘે નહીં પહેલી પણ કઈ યાર વધારે તાપ આપે બધું બધા દે કાશી કેમ આવી છે બધું કહી દે પછી પણ કાશી અંગ્રેજી હોય પણ અમલ કાશી કાશીનો અમલ આવી છે ભાષા ફેર હોય ઇંગ્લિશ બોલેસ એ દુનિયા જાત દુનિયા માટે દાદાના કયા પ્રમાણે ચાલીને અહીંથી આ દુનિયા છૂટા થઈ ગયા છે દેહ ના હોય ને તો એ આત્મા જેના શરીરમાં જતો હોય એના એના શરીર પાછો આત્મા હોય એટલે બે આત્મા એક શરીર કેવી રીતે રહી શકે ના એના શરીરનો આત્મા તો આત્મા એ વસ્તુ નથી આત્મા તો પ્રકાશ છે ખાલી અને આ છે તે મૂળ પ્રકાશ છે આ ફૂલ છે જરા દેખાયું પાંખે ના દેખાય એટલે આને જડ જ કહેવાય સમય ને આપણા આ તરનો અમુક જીવ નથી પાવરચેતન છે શું તે પર મારે મારે કાશી ને મારે વાગે કાશી અમલ છે ઊંઘે તો એટલે અમલ એનો છે મારે તો લાગે કાશી હા પણ પછી કાશી છોડી ઘર છોડીને જતી રહી હો મારેલા હોય કેવા કર્મો કર્યા હોય એવું પડે तो आ दादा काशी चंचलना शरीर में प्रवेशी तो चंचल ना कर्मोंवेशी लेने हिशाब ને તો પૂછ્યું ઘરે હિરાબા કે અજાણ જાણેલું તરત કે અમુક સમય ગયા પછી ખબર પડેલી આ જ્ઞાન પ્રાપ્તિ થયેલી તે તરત તરત જ વાર ના તમને ઉ માર્કલ ના વેપાર બધાને કેવું પડે આવું થયું બરોબર એ તો સ્વભાવ થી કહેવાય જાય ને સ્વભાવ થી કહેવાય જાય તો આવું થઈ ગયું બધા થઈ જાય જયનભાઈ પૂછ્યું હીરાબા ને ક્યાં ખબર પડેલી પછી ધીમે ધીમે ધીમે ખરું ખબર આપડે એવું કરીને જરૂરી આપડે ના બરોબર છે પણ તમારો તમે તો પછી નિયમ તો જાગૃતિ સારો અને જેમ અમે વ્યવહાર હરકત કરતો પણ વ્યવહાર હરકત કરતો હોદા હા જાગૃતિ ને હરકત ના કરે પણ એ ગાતા રહી જાય સારો વ્યવહાર તો એવો જ હે ને એનો વાંધો નઈ ખબર જેવો વ્યવહાર વ્યવહાર જેવો હશે એટલે પછી ફિલ્મ બદલાય નું કઈ મૂળ તો આપતો જ જય નહીં બહુ રહે શ્રદ્ધા બદલી બહુ મોટી વાત છે બીજું બધું વ્યવહાર ના બદલાય તો શંકા પડી એના એમ શમિત કે બહુ મોટું કે એવું થયું નહિ કોઈ આચાર્ય થાય ત્યારે પણ અમે જેમ બધા પતંજાળી વખત પરમાત્મા પરમાણુ અનુભવ તો થતો જ હશે હંમેશા ના પડે છે જન્દી ખબર ના પડે વાણી જેમ જેમ નીકળતી જાય નીકળી વાણી જયારે આવી કોર્ષ આવે દાદા વસંત હીરાબા ને જ્ઞાન આપેલું ને ક્યારે આપેલું દાદા બરોબર અમ મારે દીક છે અંજય પટેલ હા શંકરજી ને અંજય પટેલ લોકો જય શેઠી લે છે ત્યાંથી સીધી આવી સીધી કરી નથી લે હા સરસ સરસ મારા બાપુજી છે એવડા તમારા જેવડા બીજો મારા ફાધર તમારા જેવડા તમને બધું બહુ જાણું છે તમારી પાસે હા પણ પૂછો તારે કઈ પૂછતા આ વાત છે કાકે વો કોઈ ક્વેશ્ચન દેજો હોય પણ નથી હોય પણ ના શકે તો વાંધો નથી અપમાન થાય એ બધું ત્યાં આજે ટ્રાન્સફર મૂકી દીધું કે નિરોડ આઈ ગયો અને હાથમાંથી પાંચ હજાર ડોલર ની ખેલી કોઈ લઈ લો તો जगत वस्तु लोभ सारे जब मतभेदेद मतभेदेद બઉ જુએ તો પાછો બીજો બંધનો આવે ને બીજો અવતાર લેવો પડે એમ કે ज्ञाता जा ने जाण आये दृश्य ने जाने दृष्टा ने, ने, ने, ने जाए કામ તો જાણ જોઈએ ને હમ જાણો જોઈએ પોતાની અંદર જોઈ શકાતા નથી એનો અનુભવ જ થઈ શકે છે જોનાર કોણ એમાં जो अव्यक्त रीते व्यक्त नही कर તમારો સાચું કે છે બધું એમને પૂછવા દે મજા સી રીતે આવે નથી અકડાતા નથી અકડા કારણ હોય જ નહી છે સક્કસ પણ એ તો હું નહી કહી શકું પણ તેને ટાળવાને માટે પુરવ પ્રયત્ન કરી રહ્યો છું સક્કસ પણ નહી કહી શકું પણ એને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું એમ જે ભાપર પ્રયત્ન બરોબર છે તો ચાલન પરને પ્રયત્ન કરનારા તમે પોતે કોણ છો એ કોણ પ્રયત્ન કટર પૂટી નથી ઈશ્વરની આજ્ઞા વિનંતી પણ હાલી ન શકે એટલે તેની ઈચ્છા વિના તો કશું થઈ ન શકે તેની ઈચ્છા છે તેની સહાયતાથી सर्व कहीं आपरे करी सकिए जे करवाने माते प्रयत्न करिये होता ना थी तो कई पांडुए हाले हमने तो पछि कोण रहथे ए ऊपर ईश्वर नी कृपा वगैरह कसु थाई नहीं हमके यानी कृपा ना आई उतरे देखो बिगदर मगर थच गयो है तो क्या करिए आपड़े एन बगैर थच गयो मुडवाना हो तो आपरे की करी तोड़वानो छे तुम्हारे आओ तेनी कृपा से सगदा ईश्वर मुडवाना हेता पे सु करी હોય તો બની ન શકે એ તો બને જ નહીં એમ કે ઈશ્વર મૂડ ના હોય તો કર્તવ્ય બેસી નથી રહેવાનું કે મનુષ્યનું કર્તવ્ય તો કરતા જ કરવાનું જ હોય છે એમ કર્તબ્ય બુદ્ધિ એ મદદ કરે આપડે એ તો આપડે જ કરવું પડે अपने तो करव पड़े जाए जेम के शरीर गोविंद भाई आप પોતે કોણ છે હું એનું શોધ કરી રહ્યો છું ત્યાં સુધી ગોવિંદ છો ત્યાં સુધી શોધ કરનારા તરીકે ગોવંદી છે तत्विंद नहीं कहता हाँ ते अत्य गोविंद भाई